ભાવના છે ને બીજા કોઈ ગુસવા રે તો દેવા જુદું છે તમારું પ્રેમ જરૂર થાય તમારા માસ્ક લાગે ને તો માથી લગાવી દ્વાર લે પાછી લગાવશું એટલે ધ્યાન માંથી લગાવશું અને પંદર મી સવારે પાંચ છંત્રો ચાલવા મંદિરે કરીએ છતાંય મહારાજ મૂર્તિ દર્શન કરવા જઈએ મારા જોડે ના બધું તમે ના કરેલા બધા ના કરે આપડે ગમી સારી વાત આપણે બધી અત્યારે શક્તિ કેવી છે અત્યારે નામ શક્તિ અનામી ની શક્તિ અનામી અત્યારે નામ શક્તિ નામ તો રાસન છે અનામી શક્તિ હોય છે પણ અમે દેવા લઈએ નઈ ને નવરાત્રી આવી ગયા એ તો એમ જ કે અમને નાની શક્તિ આપણી દૂર કરે છે તો અનામી ની શક્તિ કેવી જોઈએ અમારી પાસે ટાઈમ હોય તો અમારા સાથે છ કલાક સાક પછી ભાન જાય અના ની ભાન જાય નહીં તો આ કલોડ અવતારે મુક્ત પુરુષ ની પાસે છે નથી પ્રતિયા દેહ ના મારી મન ના માલિક નથી વાળી ના માલિક નથી વાળી બરોબર એટલા મુક્ત પુરુષ આપે એ ત્યાગુ નામ કેવાય ત્યાગ ના જ નથી ત્યાગવાનું ત્યાગવાનું ત્યાં ત્યાગે છે નઈ એને પણ ત્યાગી દેવાનો કોણ આવશે વાત કરીને આધી વાત આપ્યો ત્યાં કરવાની એટલે પાત્ર પ્રમાણે ગ્રહણ કરી શકે ના એટલે અમારા આ બધા જ અમારી યોગ્યતા કેમ જોતા રાખી અમને જોભે છે પાત્ર ના સાંભળી અને પેલો ગાળો ખાય પણ આનામી આનામી છે તમે આપને સમજ ધન્યવાદ અનામીવા બેન નહીં કદા કોણ થાય કરાવી દે આ આગળ આગળ હમ દી ગયા ડાયરેક્ટ સુ જાય સતીલા દાડા બગલ સતીલા રે ધેન સમય આપડે મંદિર થવાનું છે ને હા મંદિર આવતું યાદ તમને હજુ થોડુંક બાકી છે ના તમારા બધા ની ઈચ્છા હોય તો અમે તો તમને ત્રણ કલાક માં વ્યવસ્થા કરી હું તો ભગવાન ને કહી દઉં અનામી નું બધું કોડાની સાબ આ દેન કે જો એ વાના પતી જો શકતી હા જો શકતી શકતી અફાર શકતી એમ સરફીનો દો રિફર આ તો લિમિટેડ છેતી હા આ તો બસ દેખાય છે એમ આ ડિફરન્સ સાચી કે તમે કોમ તૈયારીતાથી ફીસે ના દે ઉદાસી જોય હે ઉદાસી જોય બહાર તો આપ્યો હોય ને પોતાની ખાવા માં મને જોડો માર્યો મને જોડો માર્યો કે જોઈ આધાબાજી ના થશે ભાગે આપને કેમ લાગ આ વિભાગ અમને સારો લાગે સામાન માં હોય ને એવું દેખાય મળે નાખાય રમશે વેપાર દેખાવું ના જોયું ઘનશ્યામ ચરણ સ્વામી હા ઘનશ્યામચરણ સ્વામી બરોબર ઉગે તો કઈ ડોક્ટર એમને સાતમ સાથે દીક્ષા લીધેલી યોગીજી મહારાજ પાસે દીક્ષા લીધેલી આ રિયલ માર્ગ છે અને આ જગતના ધર્મ નાની ધર્મ છે નામી ધર્મ હોય છે રિલેટીવ માર્ગ છે અને આ જે મધ્ય જ ના ભાઈ આ તો આ નામી ધર્મ કોઈ દાડે ચિંતા થાય તો આ લોકોને કહી દેલું કે સંસાર ચલાવતો એક ચિંતા થાય મારી બે લાખ નો દાવા મળતો બરોબર બે લાખ નો દવા માંથી ચિંતા થાય જગત ના દુઃખો લેવાની ગયા ઝેર પચાવીજી ઝેર પચાવ્યો આપ્યો આ ત્યાં મારે આપણે માધ્યવજી જ્યોતિર્લિંગમાં અમારી જોડે ધરસ કરેલી છે બ્રાહ્મણ પૂજારી દર સાલે દર્શન આપી છે અને આ બાદ ત્યાં બોલીએ નેલ કંડ હોજો ક્યાં છે આવું બોલે ત્રિશુર જતા જગત જય કિનારો જગત ધનકર પણ હું ભાઈ પૂજા કરતા કરતા પૂજા કરે ગામ વાળા બ્રાહ્મણો બોલાવે ત્યાંથી બોલે મંદિર માં અહીંયા દર્શન કરે છોડ્યું અમે લંખડિ નથી લખી અમને પૂજારી ઊંચા કરી જ નથી કરાવે અને પૂજારી બધી આખી કમિટી બધી દર્શન કરી આ જાતે રમી મોટા સ્થાન જવાનું હતું ને એટલે જલ્દી નીકળી ગયા નથી કાલ ઉપર ફરી ભેગા થયા રાત્રિ ચાલ્યો શ્વેત વૈકું સ્વામી વૈકું સ્વામી આપ જાઓ બહુ મોટું કરે જય સ્વામરાયણ સ્વામીરાયણ સ્વામિ જય સ્વામનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામ જે જે જે દે પાક દે મિની મિની આઈ તો આઈ માઈક ઓન આદરેનો આદરેનો સોબ કન્ડે માઈક ઓન ઇન વોઇસ પ્રોલોજી વગેરે ઉત્તર તરફનું પરા સો ટકા પરનો વજન જરૂર મરનાઈ જાય રાખી વાલે કારણે કરે માર બોલ છે ને હ બોલાય છે માર જ નામ રે જનુ રહેનો એ બોલાલ કે તે મને માર મોક દી આ પાંચ હજાર પાંચ હજાર કદાચ આખો જઈ ગયો બધા ભૂલતા ભૂલતા ભૂલતા રૂડી જાય ને ત્યાર ભૂલી જાય ધ્યાન કરતા કરતા નાકાો ના ભગવાન જાણે ફૂટી જાય કકડાટ કરી ગયા આપડે આગલા છે લોકોને કહે છે તારા એ પાગલા અમને બોક નહી કોઈ મનુ અવતાર જીત જાય મને આવો ન્યાય થાય મનુ જાય હા જય ના કર્યા અંદર ગાળો વર્ડ થયા અને આપી દેવા રવિવારે બોલે તમે મુક્તિ નો બીજા કાર્યલું પાછો આમાં કાર્યાલય तो वो बात उन्होंने कर ली थी कहीं ना कहीं ना तो पाया तो यानी उन्होंने लाया वीडियो तो सवारी गाड़ी चली गई ना घोड़ा नहीं दादा ने ज्ञान तब जरा आगे वालों ने ये दिखे ने मैंने तो मेथड के बारे में એક લાખ ના ચાલીસ હજાર રૂપિયા કોઈ નથી લાગના બોલા મોપને કઈ વા લાગે ના ના હા મા આ તમારું કરવાથી વધારે એની વાત કરવાથી વધારે બોલો ને હા તમારું કુબાન કરવાથી વધારે દુખાય તમાર કેમ ને સતાન ને જે સધી ટકાને દે હા સાંભળી ગયા સાંભળે નહીં ખલાસ થઈ જાય ને ના દે ના ભાઈને દેહારા ચાલે ઘણી સારી વાત સોહનભાઈ પૂછે છે કે બિલાડી ઉદયરા નો શિકાર કરવા જાય છે બિલાર એ ઉદયરા નો શિકાર કરવા જાય છે એક સંપ્રદાય બંને સંપ્રદાય ને એક સંપ્રદાય એમ કે છે કે એના શિકાર રોકવો એ ધર્મ છે એનો શિકાર રોકવાથી શું થાય છે કે ઉંદર ને ઉંદર બચી જાય છે અને પેલા પણ દયા કરે છે એક સંપ્રદાય નો ધર્મ છે એકમી પર લીધે એક દયા કરાવે છે અને એક સંપ્રદાય મત કરાવે કોઈ ને કોઈ નહીવ હાથ ધારો ના છે કુદરતી છે કોણ બીજું કઈ કીધું સદુધરા ના થાય એવું નાનો બરાબર ધર્મ છે કે નહીં છે બંને નો શું ધર્મ છે પેલા બચાવવાથી પચાસ રૂપિયાનો દસ દસ રૂપિયા એનો નફો રહેશે શું રહેશે અને જે અમા હાથ ગાળતા નથી તેને પચાસ પચાસ નફો રહેશે નહી તો દરિયામાં પૂરેપૂરું નફા વાળું છે આ અને પેલા માં દસ જ રૂપિયા નફો પડે વેપાર કરવાથી એક ખોટ જાય એક નફો જાય દસ રૂપિયા નફો રહે આજે ભગવાન ફૂલ ચઢાવી ફૂલ આ ફૂલ હવે આપણે તોડીએ એટલે પાપ તો લાગે પણ એને ભગવાન પચાવીએ તો ભગવાન આપણને સો રૂપિયા મળે ભાવનું ભાવ ફળ ભાવ પૂજાનું ફળ દરિયા પૂજા નું ફળ રૂપિયા મળે એમાંથી એ ફૂલ દસ દસ ટકા એ લઈ જાય અને ને આપડી પાસે નફો રહે ના તોડવું તેના કહેતો આ નફા છે બોલતો ને વાઘ નો શિકાર હોય તો બતાવું ના થાય બરાબર છે ત્યાં ક્યાં જાય અને પ્રશ્ન એ છે બરાબર છે વાઘ હોય કે બાપ કોઈ વર્ગે નહી ભટકવાનું થાય મારો તો ઝઘડા ને મારો એને આપણે નાય કેમ કેવાય એક નફો રહેશે ભલે નફો નું ધંધો કેતા એક જ મારો નફો રહેશે આપડે નાય કેમ કેવાય એને રોકાય નઈ અને રોકવું એ સારું ઉત્તમ છે બાપ ને તારા બાપ મરવા દે બધા અહંકાર છે પણ આપડા ના કેમ કેવાય મારો વેપાર કરો સફાનો મારે પચાસ માં દસ ટકા રહેશે ને તમારે સમજ માં તો જયારે આ પ્રશ્ન ઘણી ચર્ચા થઈ એ કે ભાઈ જે જેને માને એ તો નીટલ કરીને મૂકી દીધી પાપ માને પાપ એના ઉપર એક દાખલો આપ્યો એવો એવું છે ને તમને કયું સારું લાગે છે અમારું આ દસ ટકા નફો રહેશે પચાસ ટકા રહે પચાસ હજાર નફો રહે છે આ સંયમ સીધા મારે છે શું જાણવા જેવું છે ત્યાં સર્જન તે તમારા હાથમાં છે વિસર્જન તમારા હાથમાં નથી મારું મરવું એ તમારા હાથમાં વાત નથી માટે પોતાને સમજીને કામ કરવા જાવ તો નિવેડો આવે આ ગાયો બચાવવા જાય છે ગાયો બચાવવાના કરતા કરવાનું શું છે કે ગોવર્ધન કરવાનું છે ગાયો જેમ કેમ વધે તેમ એમના બધા બધા ગૌશાળાઓ નીકળે લોકો રક્ષા કરે એટલે ગાયો નું વર્ધન કરો એની પછવા બુદ્ધિશાળી જીવો અને જે ધાર્મિક પ્રવૃત્તિ વાળા જીવો ધાર્મિક પ્રવૃત્તિ વાળા જીવો બુદ્ધિશાળી જીવો અટકાવવા માટે ઘણા ઘણા બુદ્ધિશાળીઓ છે ધર્મ ગુરુઓ છે એ બધા ઉપદેશ આપે છે એવી વસ્તુ નથી અત્યારે એ વસ્તુ નથી હત્યા વાર એક જ વસ્તુ છે મારો આવું આમાં પાપ લાગશે વચનબળ હોય ને તો પેલો મારતો જ અટકી જાય પણ આમ હત્યા બાદ પણ છે આ તો એક અહંકાર દેખાડે છે કે અમે બતાવવાનું થઈએ છીએ શું કહ્યું બસુ કચરું નથી અને સરકાર સત્યાગ્રહ કરે છે સરકાર બધા પ્રધાનો બધા બધા એમ બધે નહીં વર્ધન કરો વર્ધન હિન્દુસ્તાની ગાય વર્ધન કરો અને ગોસા અને ગાય ભૂકી ના મળે એવા આ તો કોઈ ગાય ને ખાવાનું નહીં મતું ના આ બે નીકળ્યા દયા નો મા લોકોને આ હિન્દુસ્તાન ને મારી નાખ્યો દયાળુ એ અત્યારે ના કર્યો તાર હમણા ભાવી દીધા ના પડી લોકો ગોવર્ધન કરો ઘેર ઘેર હે ગાયો પાડો ગાયો રાખો એને એને ગોવર્ધન ગોટકારો રસો એટલે ભગવાન એ કહ્યું વિસર્જન માં ના ધાર છો વિસર્જન કુદરતી છે સર્જન માં હાથ ધારો વિસર્જન કુદરતી છે રજૂઆતો જે જુદી જુદી રીતે કરે છે मन मा दाय मा मनन कर मै मा तो आप अभिप्राय मंतव्य शुभ बने ज्यादे तो ज्यादे ત્યાં વિકરાગ ધર્મ નથી વિકરાક હોય કરતાનું નામ દો મને અને જ્યાં કઠાય નું પોષણ ત્યાં ભગવાન નો સોરી શિક્ષકો માર્ગ જ નથી આ તો ઊંધે રક્ષા પાઠવું ચાલે છે કોણ બોલ્યા હું એટલો જ બોલવું આવું મહારાષ્ટ્રોરિયા કસાય મંદ થતા જાય તો વિશ્વાસ નો ધર્મ સાધાય ની પોષણા કરી સુભાષુ કે ભાઈ શું મારે સાહેબ છે કારણ કે નો સુભાષુદ નો કઠાય ની પોષણ ભગવાન ના માર્ગ શુભ અને શુદ્ધ બને છે અને અપમાન કરીએ છીએ કેવા હોવા છે દાળ ભરીએ તો આશીર્વાદ આપે એવા હોવાનું પોષણ ના ગાય ભરીએર્વાદ આપે આ વિકરાગ ના આજે આચાર્ય કેમ કેવાય છે आप मुनिओ कोई भी संप्रदाय हो गुकी ने तपस्या कसाय मार्गे સાધુઓ કરે છે તો મુનિ ના માર્ગે ગયા છે બરાબર નથી એમ આપનું માનવું છે બરાબર નથી ભગવાન આજે હોય નઈ તો બધા જશે મારી પાકે એમને ભલે પડી રહી આ ભગવાન અહીંયા તો પણ ભગવાન ભગવાન એમના કર્મ નો દોષ છે શું થાય છે એ આખો દાળ ઈચ્છા થાય ભગવાનની આજ્ઞા પાવી પણ હંક પડે કારણ એ હમર નથી આખો દાડો કઠાય કઠાય ચખાય ચ જે કલ્પના તે નહી ગણાય નહી સાચો નથી એવું બધી સંપ્રદાય નહીં નય ગત એટલે ત્રણ સાધુ તારી સાધુ ભેગા થઈને જુદી લંગૂડી વગાડ એવી રીતે જેને ગચ નો આપી પડે હા બધા સંપ્રદાય બહુ માણસ ના અભિપ્રાય વાળો હોય ઘણા માણસ અભિપ્રાય વાળો હોય આ તો સાયદા ને એમના અભિપ્રાય કર્યા એમ ગત કઈક જો કરી હોય તો કઈક વિચારવા વિચાર કરતા નથી આ વ્ય વિચાર વિચાર કેવું થાને ગઈ નીકળેલો એના કચારો ભેગા થયા મને આચાર્ય આચાર્ય મને ભેગા થયા આચાર્ય આપણા પુસ્તક માંથી બોલાયો મને અમદાવાદ તમારી વાણી બધી વિકરાજી છે એટલે વાતો કરીએ રામના આખો દાડો હે ક્રિયા કોણ ક્રિયાકોન ભગવાન ના બે માર્ગ છે ક્રિયાકો અને મોક્ષ માર્ગ ક્રિયાકો માર્ગ જયારે મોટો હોય ક્રિયા કરવાનો અને તેને ભૌતિક છોકરા હોય છે સાધારણ મનુષ્ય શક્તિ નથી આપે તમે જે માગો એ આપી દે જે માગે તમને આપી દે તો જાણું છે આત્મા પ્રાપ્ત આત્મા પ્રાપ્ત આપે તમે મગદારી જમા હોય પાંચ હજાર ને તમારે કાઢવા હોય પૈસા તમારો બેંક માં શંકા કરવા જેવું હોય जरूर तो प्रश्न है अत्यार बैंक ना જે માગવું એ માગી લેસ ઇઝ ઓફ સોલ્યુશન સ્વામી શ્રી શંકરો જે મારું હોય નીકળી છે ઉદાર નામ તમારે અનંતવતારો એ તમને બે કલાક માંગી દેજો કોઈ રસ્તા એવો કોઈ રસ્તો નથી કે આત્મસન્મુખ થઈ શકે એ તો ભેદ વિજ્ઞાની હોય તે કરી શકે તે પણ કરી શકે ભેદ વિજ્ઞાનીજ્ઞાની સવાલ શું પૂછ્યું છે ભાઈ